હતા રાતો સરવાર પહેરો હતો રાતે ડગલી પહેરી હતી અને માથે સોનરી છે અને કટીને વિશે સોનેરી છે અને કંટને વિશે મોતી ના માળા પહેરી હતી અને પોતાના પૂછ્યો છે કે અનેક છે અને જો કેશો જેવો જે વૃક્ષ છે તે દાળીઓ કાપીને દેહ દેહ પ્રત્યે જે વેગ છે તે અનેક છે અને જો કહેશો તો વડપી આદિક જે વૃક્ષ નીચે આવશે પ્રત્યે વેગ છે તે અનેક છે અને જો એક કહેશો તો વડપીમ પર આદિક જે વૃક્ષ છે તેની ડાળીઓ હોય મીંડું એમ કહો ના તો ભાઈ પહેલું છે ભાઈ બ્રસ્ત પહેલો છે જૂનું જૂનું વૃક્ષ છે જૂની જૂની જૂનું આગળ થયો કે બીજા જીવ એ પ્રવેશ કર્યો અને કેસો છે એ તો એનો એ જીવ છે તો જીવ તો અખંડ છે અત્યુત છે તે કપાણો કેમ प्रथम ब्राह्म कल्पे तो पोता अंग थकी ब्रह्मादिक स्तंभ पर्यत समग्र जीव ने सूझता समावर जंगम जीवता भगवान पुरुष प्रकृति रूपे शक्ति सहित थका जीव जीव प्रत्ये अंतरमीपे रहें करीव ने भगवान जे બીજા દેહ ને સૂઝે છે જેમ કશ્યપ આદિ પ્રજાપતિ ના દેહ થકી અનેક જાતિના દેહ ને સૂઝતા ભગવાન અંતરામ કરીને સમગ્ર જીવ પ્રત રહ્યા છતાં જે ઉપજાની હોય તેમ નથી જીવ ને જેના દેહકી ઉપજાનો સર્વ સંબંધ પ્રાપ્ત થયો હોય તે જીવને તે દ્વારે ઉપજાવે છે તે થયું જા ભગવાન માયા તકી મુકાય ને એને આમને પામે પણ તો હદકચરા નું શું થયું જાણવું એ કઈ નાની વાત નથી હા લીખ્યું એટલે લીઠી પ્રમાણે આપણે બોલી સૃષ્ટિ માંથી બે ના સંબંધ થી જ આ સૃષ્ટિ છે પછી ઉત્પન્ન જે થવું કર્મ સંબંધ પ્રાપ્ત થાય છે એક સંસાર ચાલુ થયા પછી એક ને બીજા વર્ષે એક ને પંદર વર્ષે નો દેખાય અને ન દેખાવ હોય તો કાયમ નો દેખાય ન દેખાય મળી કોક ને મોડે થી ક્યાંક દેખા હોય તો દેખાય જાય એનું કારણ શું દેખાય છે એના પુરુષ ના દેહ માં એનું વીર્ય બદલાય છે અને સ્ત્રી ના દેહ માં શુક્ર બદલાય છે એને શુક્ર કહેવાય અને વીર્ય કહેવાય સ્ત્રીને વીર્ય નવા શુક્ર કહેવાય છે અને વીર્ય પણ વીર્ય અને શુક્ર બે ભેડા થવા જોઈએ સ્ટી ના નિયમો નો છે હવે તો જેને જેને પતિ પત્ની નો સંબંધ છે એના સંસાર નો વ્યવહાર તો ચાલુ જ ભેગા થતા હોય શુક્રને જે જગ્યા એ જગ્યા એનું કારણ શું તમારે સંસારી ને કેવું જોઈએ કોને અને બીજા નીકળી જાય છતાં છોકરો ન થાય એમ માનવું પડે કે ત્યાં કોઈ નો કર્મ સબજ નહી હોય એમ માનવું પડે आपे जे अनाज जमी थी शास्त्रों कहते वीरिय बदना अनाज मत्व तैयार अडगा ए सप्त धातु बदी एम स्त्री नो देह तो फ्त ये, ये दे। के शुक्र कहवाय आने वीर्य બીજી બધી ક્રિયા બે અનાજ જમીએ માં દળાણું લોટ થયો શાક બીયા વાળું આવ્યું તો બીયા માં જીવ છે કણ માં જીવ છે શાસ્ત્ર जीव विना कोई वस्तु एक बुद्ध शक्ति वाली एक अनुद्व शक्ति वाली शक्ति तैयारी ज्यादा शक्ति खीले नही बे नंधाण करव शाक अनाज बचू જમાણું ખરું એમાંથી સપ્ત ધાતુ એ બધા જમાય છે કણે કણે જીવ છે ગણે ગણે એ બધા આપડે ખાઈ હિંસા થાય હિંસા શબ્દ અર્થ એવો છે પ્રાપ્ત થઈ એટલે એ જે તમે જીવ્યા જીવ છે જન્મવાની શક્તિ ના સંસ્કાર એની પાસે નથી એટલે અનુદ્ભુત શક્તિ વાળા આવ્યા એ જાડા દ્વારા નીકળી જાય છે એમાં જેનો કર્મ સંબંધ પ્રાપ્ત થાય એમાંથી આ ફળ દેખાય પાછું આ બધું ક્રમ છે સૃષ્ટિ ના હો આ બધું અભ્યાસ માં આવે પણ આવે મારા જે લીધું ને કે વડ પેપર જમીન માંથી ઉગી ના આવે છે ઊગે છે એને કઈ વેરિયન શુક્ર સંબંધ નથી એ બિયારણ પૃથ્વી પડ્યું એમાં જીવ છે એ ઉગાવો एक ना अनेक फाय पृथ्वी जो वहा तो ये पाचु जाड़े नही मनुष्य ने एवं नर ने नारी બંને ક્ષેત્ર માં એનો સંબંધ થાય ત્યાર પછી થાય છે આ જૈન લોકો જીવ મરી જાય ત્યારે આપણે હિન્દુ ધર્મ શાસ્ત્ર એમ કે છે એમ જીવ મરતા કોઈ મરતો નથી અનુદ્ધુ શક્તિ વાળો છે એ મરતો જ નથી અને ઉલ્યા કેવળ શાસ્ત્ર માને નહીં એટલે તર્કવાદ થી વાત કરે તર્કો અપ્રતિષ્ઠા હોવા વિષ્ણુ પિતા કે તર્ક બહુ ન કરવો अपनी बुद्धि पहंचे नहीं पड़े एट जीवो जो उत्पन्न महाराज मैं बधाई के अरे आयसान वाला पर दृष्टि मथाकूट करे शास्त्र दृष्टि तो मथाकूट करता खेड़ फेर नहीं ખેડૂત બિચારો નથી અને સાયન્સ વિજ્ઞાન ની ખબર જ નથી ભણ્યો જ નથી અને વાતું કરવા જાય એની વાત કેમ ફિટ બેસે કઈ ભાઈ એટલે સૃષ્ટિ નિયમો એવા છે પૃથ્વી માં અનેક જીવો છે દરેક ઠેકાણે જીવ વિના ની કોઈ જગ્યા જ નથી એમાં જે જીવ કર્મ સંબંધ એની સાથે પ્રાપ્ત થતો હોય એની સાથે કોઈ લા ડાળા નો જેવી નથી બરાબર છે પણ એની સૃષ્ટિના નિયમ આખા જુદા હોય એટલે જુદા ની એ આ જગત માં જેને નિયમ પ્રાપ્ત થાય એ પ્રમાણે એવું રહી આવે અને પડતું પાંખ નીચે હોય ના આવડવા ઘડી ઘડી બે હે પંખી બાકી ચરવા જે હોય જાય પાછું તો એ સિવાય જાય જો અને માં જો મરી ગઈ હોય તો ખરા હોય પણ પછી અનુભવે દેખાણું ઘણા એ પંખી મરી જાય તો હજાર થઈ જાય કેટલો સંબંધ હશે ઈશ્વરે કેમ જોયો હશે જો આ ઈંધા છે ને દ્રષ્ટિ દ્વારે સેવાય પાંખ માં સેવાય અને વૃત્તિ ઈંધા છે દ્રષ્ટિ દ્વારા એને પાંખ મળી જોઈએ અને દ્રષ્ટિ સેવાય એને પાંખ ની જરૂર કોણ દ્રષ્ટિના ઈંડા જળમાં જળ જંતુઓ છે આ કાચબો ખરો અને કુંડ બો ખરા કુંદ તો ઈંડા મેલી ના ચરવા વૈયા આવે છ મહિને જાય કુંજબાલ ત્યારે અદભુત સૃષ્ટિ કરી જ્યાં જ્યાં હોય વૈયા ગયા હોય વહી ગયા હોય તો આ બચ્ચો નઈ જાય પણ જીવતી હોય તો એની મારી ગઈ એટલે એની વૃત્તિ તૂટી ગઈ ગમે ત્યાં જાય પણ એના બચ્ચું વૃત્તિ માં હોય પાછા ભેગા થાય કુંડળું થઈ ગયું હોય ન જાય પાછા એવું એમ જોયું ખબર બધો ગોવિંદ ભગતરાજ છે એટલે આગવાન તમને દેખાય છે વૃત્તિ કેળવો તમે વૃત્તિ કેળવો એટલે એ વૃત્તિ અહીંયા કેળવું છે પાછાઓ તમે કલા તમે જેટલી કેળવો એટલી જ એ તમે વધારવાનું કરો તો ઉલો છે પાકો પાકો છોકરા ને બૈરા ને વ્યવહાર પૈસો ને નાણું ના જગત ને પછી રાત્રિ દયા નું ભજન થાય તો સ્વપ્ન એના આવ્યો ભગવાન આપણે પાંચ માળા ભેરવીએ તો એવડ આપણી એવો કુંજ તણા બાળક આ કીર્તન આખું લખ્યું જોઈએ કોઈ શાસ્ત્રો વાંચવાની જરૂર જ ન પડે આ વખતે સાધુ એ ગુજરાતી જે ભાવ હોય ઈ આને આપણને આપી દીધો છે પણ આપડે ઈ વાંચવા નવરા નથી એનો વિચાર કરવા નવરા થતા એટલે જ્ઞાન થતું નથી ઉતરો રાગ તૂટવો જાય એ પછી વૈરાગ જાગે વૈરાગ એ પૂરો આવે એ પછી વિતરાગ થવું જોઈએ વિતરાગ નો થાય તો એનું કામ કામ નો થાય બે તમે હોનાર ને રેણીયું કરો પણ પૂરો મેલ નીકળ્યો હોય કેમ મેલ હોય તો થાય કોઈ આ ખુંભાર માટી લાવી ખુલ્લી ખુલ્લી ને કેવી તૈયાર કરે છે પણ કુંભાર ઓળખી જાય આ માટી માંથી ઘડો થાય ને આમાંથી ન થાય કર્મ સંબંધ પ્રાપ્ત થતો હોય એ માટી જુદી જોઈ આખી પણ એ કુંભાર ઓળખે આપડે નો ઓળખી એવા એવી માટી માંથી થાય આ નળિયા કરે પણ એ માટી ઓળખી જાય બધી માટી થી નળિયા નો થાય પણ આજે આપણો ઘાટ ઘડાય કે નઈ ઘડાય એ આપડે જોવો જોઈએ આપડે તો ઘડાય ગયું ક એમને નિમવાડો બોલવું કઈ નડે વાતો કરવા ટેવ એટલે આપડે બોલી વાંધો ને એવડો યુગ માં હશે એ ગાફલ હશે ભગવાન ગાફલ હોય તો આ બધા ઘરમાં તમે તમારા ભાઈઓ છોકરા ગમે હોય તો એ તમને છેતરવાનું કરતા હોય છાની જાની વસ્તુ ઘર માં એ બધા કરતા હોય કલ્યાણ છે પણ વૃત્તિ જે ગંદકી વાળી છે એને ચોખ્ખી દોખાવી દઈ ગંદકી થી અહિયાં દાન કરે દાને થઈ જાય ણે રહી થવું એ તો વૃત્તિ કેળવા પછી થવાય દાન તો આપડે ગરીબ હોય બિચારો આપી ન શકે એટલે એનું કોઈ કલ્યાણ ન થાય પૈસા વાળો ખટી જાય ને સાધુ રામ મારી આપડે શિક્ષક ની જગ્યા એ બેઠા છે વિદ્યાર્થી ની જગ્યા બેઠા છો એમ બોલાય ને બોલવો એટલું ખોટું છોકરા થયા તો છોકરો એમ બોલો કેવો કેવો બોલાવી ભલે કાકો કેવાય બાપો કેવાય પણ પછી ગમો તો છોકરો છો એમ બોલાતું હશે વધારે લખી જાય મૂર્ખ નશ કે મૂર્ખ જાહેર કરી લઈ તો બોલવું કર્મ સંબંધ પ્રાપ્ત થવાની વાત છે એટલે ભગવાન તરફ ના ભાવ થી ભેગા થયા છે હવે એ પાકતા પાકતા જો પૂરો પાકી જાય તો કામ થઈ જાય અને કાચો રશે તો ઓલ પાછું એમને ભાઈ પુનરભી જનનમ પુનઃ મરણમ પુનર પેશા કરે અને ત્યાં જરાક ભરાતું હોય બેદી જો કેટલા જીવડા હોય વધારે જીવડા એમાં એમાં સાથી વધારે મનુષ્ય જે વસ્તુ એમાં અનેક જીવાંતો આવી છે પણ એને એનાથી જન્મ નો થયો એટલે નીકળી ગઈ નીકળી ગઈ તો થઈ ગઈ પાછી જીવનારું ગઈ ए लख राशि जात में हरखो मूप जीवड़ा नदाए अनाज पाने माधी ने गया पेला मणस मरे ने ખબર્યુંબર છે આંબળ્યું છે એના એવું જાય તમારી કિંમત થાય કારણ કે એ વિચાર જ કરતું નથી કોઈ ને તમે ભોય લીધો અને એમાંથી જીવ નીકળવા નો થયો એટલે નીકળી જાય છે પણ કેવી રીતે નીકળે એના શરીર માંથી જે ઉષ્મા હોય ને પછી આકાશમાં હોય જાય એની સાથે મળી જાય એની ભેવ નીકળી જાય વાયુ તત્વ જેવું ખરો વા સંજોગે ઈ વર્ષ હતી એ પાછું વર્ષે છે વધુ વરસે જ નહિ એમાં એવડે જવું પડે પછી એવા અનેક જીવો હોય એમાં જગત માં જે જમીન છે એની ઉપર પીડ્યા પીડ્યા એટલે સંબંધ થાય એના રજકણો ની સાથે અદૃશ્ય રૂપે બધાય છે એને જ્ઞાન નથી પછી એ ઉગાવો લઈએ છીએ લઈ પેટ માં આવે છે ખાઈ એટલે ત્યાં એને જો સંબંધ હોય તો એવડો એવો રોકાય છે લોહી માં રોકાઈ જાય અને વીર્યની સાથે સંબંધ ધરાવે છે બાકીના બધા પેશાબ ને જાડાવા નવ મહિના એનો પાક થાય પાછો પકાય છે ત્યાં અહીંયા પકાતો નથી પૂર્ણ નળિયા પાક જેમ ભઠ્ઠામાં આવે ને એમ ઓલા પેટમાં પાકે છે જયારે જન્મે છે પછી ઈશ્વર ની સૃષ્ટિ ના નિર્માણ કરેલા ધર્મ પાક ન જોઈ જન્મો તરત તમારે ગલું કરે એને તો ખબર ના હોય ખાવું હું પણ અહીંયા અડાડો એટલે જયારે જીભ અડી જાય તો લાગે સારું એટલે જીભ તો મને ચાટવા ચાકવા માં એટલે આમ જન્મ એનું શરીર કેટલા આમાં જ્ઞાન નઈ એમ આ ચીતના અનુદ્ધુત શક્તિ લેખર વેદાંત માં ઉપનિષદ એને ખબર એને આ જન્મ પછી બુદ્ધ શક્તિ થાય છે પણ એની શક્તિ જે જાગૃત શક્તિ છે એ નથી ત્યાં તો રાજુ નાખે માલી દુઃખ થાય ને કોમળ જાણે બહુ કરતા કરતા ક્રમિયા ત્યાર પછી આવે આ બહાર પવન આવ્યો ને આવી જાય પછી હું ક્યાં હતો ખબર નથી વચમાં એક વાત રહી ગઈ આ મરી ગયા પછી જીવ ક્યાં જઈએ ક્યાં નહીં આ દેહ માંથી નીકળી ગયો કોઈ આયા જાય છે એ બધી કથા હું મને કોઈ પછી પણ એ અર્થવાદ છે અને સિદ્ધાંત અરે આપણે આપડા માના પેટમાં શૂન ને ભાઈ છે યાદી આપે છે તું ત્યાં હતો એ અનુમાન તો આવું ને છે ભલે આપણું આપણને ખબર નથી પણ બીજા બાળકો જન્મે છે એ ક્યાંથી જન્મે છે તો આપડે દેખીએ અને ગંદકી નીકળે છે આ દોઢ વાછરા બધા જન્મે ત્યારે એ બીજા કોઈક પડદા માંથી આવે છે શું કયું કઈ ખડ નાકડી એક મૂકી પછી બીજામાં પ્રવેશ કરે છે અહીં આપડે જીવીયે છીએ ને ત્યાં બીજો દેહ આપડે તૈયાર કરી નાખ્યો છે વેદાંત અને ઉપનિષદો છે ને બઉ ઊંડા ઉતરીક ને એમ કઈ ગેલા ખોટી ગઈ એને એને મારી નાખ્યું પણ કોકે કોક ને માર્યું થોડોક સંબંધ વાંધો ઓ એને બિચારા ને લેવા થઈ પતિ પણ આપણને જ કોક મારે તો બેઠા હોય ને એમ આપડા કરીએ કથા વાર્તા એમ હો આ છોરા જેવું છે આપડે લભા વધારે પેલા કોઈ રખી જઈને વાતો હમણાં એ કરતા હોય એમ કરીએ આપડે ભલે આપડે અને કઈ બધા હોય એવું ના હોય અને ઓછા હોય જેને જેનો કર્મ સંબંધ પ્રાપ્ત થાય આવે એ પછી અંડ હોય ઉદ્ભિજ હોય શ્વેદા જે મરશે જો સંબંધ પ્રાપ્ત થાય રાત્રે ફેસાવી ક્યાંય ખાવીએ ન કરે વાસણ માં કરે એ અંધારું હોય બધા છાંટી આવે કારણ કે જો એક ઠેકા જીવડા થાય જીવડા થાય ને મરી પાપ લાગે ને જીવડા મરે તો પાપ લાગે છે બધું પણ ખબર નથી આપડે એની ક્રિયા દેખી દાદ કાઢી તમે એમ નથી કેતો હા એમાં સમજી જવું કુક ની ને કરીએ આપડેખ છે ને આપડે એનું એ ને But I die in the sight <laughs> of the heart of the day